યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદર્મ સંરક્ષક પરમ પૂજ્ય બાદ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન મંગળ પ્રવચન સંવર્ષ બે હજાર એકતાલીસ ના ઓસુદ પાંચમી ગુરુવાર તારીખ સત્યાવીસ બાર ઓગણીસો ચોરાશી ગરડા પ્રથમ પ્રકરણનું અઢારમું વેચનાન પ્રથમ ચાલુ इंद्रिओ अयोग्य विचार विनाक मिलसे अंत कर आहार करे आहारुद्ध कर भगवान भजन कोई विक्षेप पंच इंद्रियो विषय अंत करण नहीं જો માટે એનો વિભાગ રાખે સારસો પછી આ શુદ્ધ હોય તો પંત જાય છે અમારું ત્યાં સુજોવા લાગે કોઈ સહેલું નહી પાંચ ઇન્દ્રિયોને વાંધા આવે બલે આ પાંચ વિષયને પાંચ ઇન્દ્રિયોના આチュવા હા પાંચ ઇન્દ્રિયોને વાતો થાય બધે મોવા આવે પણ હળવી આમ રહેતી કેમ નથી थोड़ इसे अने जीव छे, ते करे अंत थी जाए जीव विषय जीवनी सभा એ સંસરગ હે દેખો થાય તેળ ભેળ ને નમ કુળા વી જાય તો સોબત કરી કેવાય એ વી સોબત કરે એટલે શું નેન નેમા લેવાય જાય નહીં સોબત ને સોબત શું કહેવાય સોબત કબૂ જોઈ સોબત શું કહેવાય એનો ગાડે દન જીવ જેવી કરે ને જેવા પંચ વિશે તમે તો મીજા બાજુ ની આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતકરણ થઈ જાય નાના પ્રકારના આભૂષણ તથા વસ્તુ પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂ ના લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક દારૂ ના શીસા ભરેલા પીડા હોય અને વેશ્યાઓ થઈ થઈ કરા કરી રહી હોય છે ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડી વાળા સભા બેઠી હોય અને ધર્મ જ્ઞાન વૈરાગી અને ભક્તિ વર્તમાન ભગવત વાતા થતી હોય તે સભામાં જઈને જે જન બેસે तो कई खबर पड़ती आता मूर्खपे पशु वर्त होने तो न समझाएक विवेकी हो भगवान आती आता नहीं गोपात्री सत्संग सत्संग भाई अथवा भाई जो हो अथवा जादू बिगाड़ कुछ करजो वचन ते भर्वे जरूरत जरूर, जरूर भूत नाक्षस ना मुक्त नहीं પણ આવતા નથી માટે અમારો ઉપાધિ માં રહીને શુદ્ધપણે રહીશું નાર સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહી બીજા ને શી વાર્તા કહેવી આપણે જેટલી સમજણ હશે એ પ્રમાણે આપણે પકડતા હોઈએ કોઈ નબળા થવા માંડે તરત આપણે કઈક રોકાતા હોઈએ તપાસ કરબળા ઘાટ થાય એને ઓળખી તો ગયા ને દુશ્મન ને ઓળખ્યો તો ખરો હવે શું કયું ઘાટ નો ઘડે જગત ના જીવ નો જાણી છે એને તો આ રસ્તો જ કોઈ લીધો ન હોય ને તારા નબળા ઘાટ ને ભક્ત સિવાય બહાર દુનિયા તો કોણ ઓળખાય સારું ઘાટ શું નબળો ઘાટ શું હોય ચડી ગયા શું હસતા હોય એ કઈ એનો બેલ જ ન હોય કારણ કે ખબર જ નથી કે આમાં આપડે બરાબર છે ભગવાન નો ભક્ત હોય એ જાણતો જ હોય કે આપણને ન ઘટે આગો પાછો ખસી નીકળવા વિચાર કરે એટલે સુંદર બકરા ને પકડે એમ મારા જે હું તો પકડી લો પણ એ તો એ બધું જાણે પકડે ન ખાવા હાલવા ન દીએ આપણે જરાક આપણને દાખલા અંત થોડી દાખલ સારી નક્કી થયું કઈ મને વાંધો નહીં આવે એમ નક્કી થયું દેખાતા હોય બરાબર ત્યારે આપણે બરાબર જેમ દેખાય ન દેખાય આપણે બરાબર થાય કે ભગવિપા મારું નાયેલું લુગડું પડ્યું નાખો જાવ ગાફલે જો, હું તો હજુ ઘણો કાચો છું પોતાની સરખામણી અમારા સાધુ ના મુ આગળ જવું તમે તમારી મેળે બધા દાદા ખાચન ભરવતભાઈ નો હોય ને એની હારે જવું હવે આ બધા હોય એની હારે જવું અનંત થશે એમાં ઉપાધિ માં રહી ને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી થશે પણ નહી અને હમણાં પણ કોઈ નથી અને કોર્ટે સુધી સાધન કરીને પણ કોઈ કરીને સામો જોઈએ અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલીઓ બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્તુ આભોષણ તથા પુષ્પનાહાર इत्यादि पदार्थ લાવે તે નંગીકાર કઈએ છીએ કે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ પણ અમારા સુખના વાસ્તે કરતા નથી અને જો અમારા સુખના વાસ્તે કરતા હોય એ તો અમને શ્રી રામનંદ સ્વામીના સમ છે કે જો હવે હું કહી હું સાથી આમ ખાધા ભારત થવને જવાબ મતજ પતે હમ ખાધા હે અમે જો આમ ખોટું કેતા હોય અમારા મન માં આમ જ વર્ષે હવે અમને તો નહીં માણસ હોય ને બધા હોય आविन हार अंगीकार कर પછી એક વખતે મારા લહેર માં આવ્યા એક વખત કે મારા મને મોઢામાં મૂકવા દે હું તમને મોઢામાં પ્રેમી ભગત મારા બીજા ખી ગયો બીજો ઉઠીને મારા મારા દેવો છે એ પાંચ આઠ દસ જણા આવ્યો ને મારા દાંત ચડાવીને પાછા ખતા જાય તમે કેવું ભગવાન પેલા હવે બ્રહ્માન સ્વામી ને હાકર આપો બતાવી ગયો સ્વામી પેલા તો આમ થઇ ગયા ખાવાની મળી હો કેટલાક ભગત એવા હોય ને આકર ના ગાંગડા ને આસુમ હોય દેવાની એ ખૂબી ઓઠ ને લાગે ચડવાને લાગે બે ચાર આવ્યા હોય તો રાખવા નથી આ ગરખાવી કારણ કે મોટું છોલા એટલે ભગવાન થાવું ને પચું મને પૂછવું આખું ને કે આનું કેમ કરવું આનું કેમ કરવું એ ગાંગડા લાગે હોય માટે એવું વિચારી ને કોઈ અમારો વાત કરશો આજ્ઞા પ્રમાણે રાખવા મારે સંબંધો એ પછી અને અડાય અડાય ભાવ છે અને જો વિકૃત ભાવ હોય જેવું આપણે કારણ કે એની ઉપર નથી એટલે એવડો એ બેઠો ન ખરું લઈ ગયું પણ ખેત વાળો આવીને બેઠો હોય તો રાજકારણીઓ વૃત્તિ બદલાવી લીધી આમાં બું કોણ નિર્મળ વૃત્તિ થઈ ગઈ છે નિર્મળ થઈ ગયી બધા બોલે બાકી વિવેક બુદ્ધિ છે દરેક માટે એવું વિચારી ને કોઈ અમારો વાત કરશું ખાવા ટાણે કચરો નથી ને જીવડા નથી ને બગડી ગયેલું નથી ને શુદ્ધ ભાવ કરીએ છીએ ને એવી રીતે કરવું ને બધું ખાવા ટાણે કચરો નથી ને જીવડા નથી ને બગડી ગયેલું નથી ને શુદ્ધ ભાવ કરીએ જઈને એવી રીતે કરવું ને બધું રોકાતા નથી આપડે એ આમ પદાર્થ દેખાય ને જમવાનું આવે તરત માલિકા શુદ્ધ ભાવ પેદા થવો જોઈએ કે નઈ ધર્યું અથવા ખવાય કે ન ખવાય ઘાટ ઘડવા ખબર ન જોવાનું હોય સાંભળવાનું હોય ચાખવાનું હોય જે જે ક્રિયા છે એ વૃત્તિ દ્વારા જ શુદ્ધ થાય છે વૃત્તિ પેલી શુદ્ધ ભાવ થી જ જોઈએ સમજ્યા માં તુર આવી જશે પ્રવર્તા હનુમાનજી ને પેરામણી માં હાર આવ્યો ને મોતી નો બેઠા ચડાવવા મિનિટ નાખે બીજા ને હું દેખાણ વાંદરે આવો અણમુલો હારો તોડી નાખે આને આની પેરામણી હોય બેઠા વાંધા એ કોણ હતા બધા અને હનુમાનજી ને મૂર્ખ વાંધ્યો માન્યો ને હા ભગવાન ને કે અરે મારા આને આહાર હોય કે છે પૂછો નઈ હું કામ તોડે છે મને આપ્યું ને આમાં રામ છે કે નથી જો રામ ના હોય તો મારે રાખવાની જરૂર કઈ કે છે નાખી દઉં તો મરમ કર્યો ત્યાં કે આમાં ક્યાં છે કે છે આપડે દ્રષ્ટિ પૂતમ પાદમ અહી થી તમે ઉભા થાવ પગલું મૂકો ત્યાં આગના યાદ આવવી જોઈ હું ક્યાં જાવ છું મારું પગલું યાદ બી છે પરવારા પછી યાદ નદ ન રહ્યું દ્રષ્ટિભૂતમ એટલે જોઈ ને પગ મૂકવો એટલે આમ જવું ને પછી મૂકવો એવો અર્થ થયો ને એવું નથી જોવાનું જોવાનું બીજું છે આખું, કે મે નવી આવી અમારા બધા મહાપુરુષો આવું દાદુ સાંભળજો સાધુ હો બીજા નહી આવડા તો ટેવાય ગયા હોય અને સાધુ ભૂલી ગયા હોય એને કોઈ દી ટેવાય નહી સાધુ નો કારણ કે એને માણસ થવું હોય તો ટેવાય ને આવડ્યા તો નોકરી કરવી પડે ધંધો કરવો પડે એટલે ભંડાર માંથી આવે સેતા આવે મારા માટે પાણી માગી પાણી ન આવે સેવા મારી કરે પણ પગ આમ મુલા લુસણિયા હું કામ રાખ્યા દરવાજે ખબર જ ન હોય સાધુ ને લુસણી ટપી એ આ લુસણીઓ હું કામ જો સાધુ ને ન હોય કારણ કે તો પારંગત થઈ જાય આ ગ્રસ્ત જો આવશે ને લુસણીઓ દેખે પર કામ કરે સાધુ કરે આ તો અક્ષર ધામ ના કહેવાય હો એને કોઈ નડે કાંઈ નર્મ પ્રકાશ સામે નરે કઈ પછી ગુરુ ને સેવા સોંપી દેવી હવે આ કઈક જોવું ને આભળવું ને બોલવું હવે એમાં કેવી રીતે પગ લુસે હ લુસવી પડે કાન લુસવા પડે જીભ લુસવી પડે એ તો લુસે જ આવે ને સાધુ થઈ ગયા હોય ટપી નાય લે આવે લુસણીયા પગનો મુકાયો એ આમ ટપી નાય લાવે હું બરાબર નહી તમે હોય જેવી વસ્તુ ઈ યાદ જે માનવતા ની દ્રષ્ટિ હલો સાધુ થઇ ગયા એટલે પૂરું થઇ ગયું ને અમારે ઓલો વાત કરું છું ઓલો ઢેઠ હા હવે તો કઈ સાધુ બની ગયું પછી બોલો અને આ વાત તો સર્વ ને સમજાય એવી સુગમ છે માટે સર્વ ના સમજામાં તુરત આવી જશે તેમાં અમારો ઘણો રાજીપો છે એમ વાર્તા કરી ને સચિદાનંદ કહીને સિંહજી મહારાજ પોતાના ઉતારે પધારતા હવા ઇન્દ્રિયો ની શુદ્ધિ તમારે હારા સત્સંગે એને નિયમ ધરમ પાળવો હોય તો કોળે ગરણું રાખવું પડે ઓ ભાઈ અનગણ નો પીવાય પાણી એ બધા હમેશા ગરણું ના રાખો એટલે લોટો પાણી ભરી પછી માથે લુગડું રાખે ગળી પછી પીએ કોઈ ન કરે એટલે એ ઘરણે થી કઈ છુટક્યો નથી પણ ભલા એક્યું એટલે હારા બધું પીતા પાણી પાછું નાખે ગોળા હે એ બરાબર ને તમારું નહી કહો હું જાણું છું બધું એક બીજા પોતે કરતા કરે એ પછી તમારે કાયમ ની રીતિ હોય સાધુ માં સાધુ પોતે નથી ભૂલતો બીજા ભૂલ એની વાત કરે અને હું તો કોઈ ભૂલતો જ મોહન પ્રસાદ એમને કયો બીજા ભૂલે આપણે શુદ્ધિ કહી દઉં પગ લુદ્ધિ આપણી ક્રિયા બદલતી ન હોય એ પછી અંતર ની ગેની બદલે ખોખારો ખાતા ગામડામાં જયારે એની ખડકી આવવાની થાય એટલે ખોખારો ખાય એટલે અંદર બેઠેલા હોય એ મર્યાદામાં આવી જાય ખરું ખોખરા ને જોવા તો પછી ખોખરા છે એને તો બાયું બહેન બેઠા હોય એટલે એને ખોખારો ખાવો પડે ભાઈ અને ખોખારા છે ક્રિયા ની શુદ્ધિ આંખ ની શુદ્ધિ કાન ની શુદ્ધિ જીભ ની શુદ્ધિ હાલવાની ચાલવાની બોલવાની બધી શુદ્ધિ છે એ રાખવી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ કરવું પડે આંધળો પાછો પણ હવે સાધુ કોણ આંધળો મુવો કે જગત માં ગય હવે આને જ્ઞાન મેળવું કોઈ કેનારો નહીં ધર્મ રહ્યો હું મોબી રાખતો નથી આવડા બેઠા ને સાંભળે એમ કયા રાખું શ્રીજી મહારાજ ને મોટા સાધુ તો બઉ શીખવાડી ગયા એક પુસ્તક ને પાટી બાંધવી હોય ત્યાં સુધી શીખવાડ્યું એની પાસે ઓછા મને આવતા હશે ને તમારે એટલું માંડ કથા સાંભળવા એ થોડીક શરૂઆત થઈ જાય પછી જ આવું કે બોલવા મનુ એટલે બોલે નહી કે નગર નવરા હોય ને આવ્યા હોય તો કઈ ક્યાંય પાછા પેલો ન આવે મારી પાસે કોઈ કેમ તમે કથો કથા તૈયાર થઈ બેઠો તો ને છોકરા શિયાળો છે ને તે નવા પણ હું જો યાજ કરું આવડાય અખંડ તો ત્યાં હોય નઈ ઠંડુ રાખી પછી એમાં કોઈને ખટકો ખરો બેઠા હોય તો કામ કરતી બે કામ કરતી છે કારણ કે એનું ધ્યાન જ ના મળે એમ આ મારું છે એવું તો કઈ મગજમાં નહીં ખાઈ એટલું આપણું એ જ નો તો તમે આખો દાડો આરાબર જો કોઈ બોલો ખરા પણ એમ સમજાવવું એ ન બોલે એક કોલે સભામાં જરાક બોલી છે છોકરા સભામાં સમજાવે ભાઈ છોકરા સભામાં જ્ઞાન એ હું પચાવના છે તમારે આતો આવવો પડે એ દુઃખ ને એટલે આવડતું નથી આ ટાઈનો નળો હોય તો જાણે નળું છૂટા મેલે અને હેઠે દહી જાય ટાઈ ના શું કરે છે તું કરે નળા જોયા ખરે કેટલાક સવાર જોવે કેમ જાય પાણી મફત આવતું છે અને તમને કોઈને પેટમાં ન પડે એક ન પડો આ વચ્ચે એકે ને ન કરે એમાં આ જૂના ને તો કાંઈ ન જ્ઞાન કરે મને લેજે એ તો સિદ્ધ થઈ ગયા હે એટલે એને તો જ્ઞાન જ કરે હજુ નવા ને કરે બેઠા મા <laughs> <Yeah. laughs>